સ્વભાવી સદગુરુ નિજ સ્વભાવશે સદગુરુ ગુરુલઘુ સદ dadbu d સો આડત્રીસ પદ નંબર એકસો આડત્રીસ સાર જો વરતાની અંતર સમ દીન જાની અંતર સમીન જા આખા શરીર જો શીર શરીર જો શીલા ઉભરા કોઈ સ્ત્રી પુરુષ કોઈ સ્ત્રી પુરુષ સામે સામકર્ષા સામે સમાર્ષા અંધ ક્રમણ થતા પ્રતિક્રમણ થતા પાછૂ હટતા દો ઠ નાની પડતા પછી મોટી થતી જાય પછી મોટી થતી જાણી જોઈને સાણા ના જાણી જોઈને સાણા ન લતા Samadhin Jai. Ay ni antara, Samadhin Jai. Mahabharanti lorog, Mahabharanti lorog. ચટણી જેવો સુખ્યો ચટણી જેવો સુખયો અસજ ઉપભોગ ઉપભોગ ગંદ પક્ષી શોક ગંદ પક્ષી શો तृप्त सईयो आ तृप्त सईयो पाछो बी जानो आधार पाछो बी जानो आधार अने भिक्षु कीलाचार अने भिक्षु ચોય કે વિચારથા તોહિચારથા ભક્તમ મધ્યમવર્તી ભક્ત મધ્યમાવી ફરજિયાત વ્યવહાર ફરજિયાત વ્યવહાર વધુ સૌ થતા અસંતોષિલા વધુ થતા અસંતોષિલા અંતર સમધીનિ અંતર સમીન જા ગુના અંધા ગુના અંધા જવારે વેદાજવાદા ચાર ગતિમાજ ભટકા ચાર ગતિમાજ ભટકા એક બ્રહ્મા ચર્ય માં જ એક બ્રહ્માચર્ય માં પાંચે વ્રતો આવી જાય પાંચે વ્રતો આવી જાય આખા શરીરે જો શીલ ઉભરા આખા શરીરે જો શીલ ઉભરા रस समाधि न जाय पांच इंद्रिय रस पांच इंद्रिय रस लोखो गंदा तो विषय लोखो गंदा तो विषय जर्मन કે દવા કે દ કામ ક્રોધ લો જન્ય કામ ક્રોધ લોન્ય કાયાક્ષ પશ્ચાતાપ થાય પશ્ચાતાપ થાય તનો મન મૂર જાય મન મો સુખ વેચીને વિષય આરાધા સુખ વેચીને વિષય આરાધા નો છે ડર છે ડર છુપા છુપી કામ છુપા છુપી કા માથા આવી પર વસતા ન પોસા વસતા ના પોસા બ્રહ્મચર્યથી ભ્રમ આખું જગ છૂટી જા આખું જગ છૂટી જા સ્વના ભાન સાથે મોક્ષ સજ થા સ્વના ભાન સાથે મોક્ષ સજ થા ના ભાન સાથી મોક્ષ સ્વના ભાન સાથી મોક્ષ સ્વના ભાન સાથે મોક્ષ સજ થા સ્વના સા મો સજ થા દાદા ભગવાન ના દાસિમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય કાર હો દા ભગવાનાસીમ જય જય કાર હો દા ભગવાના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભ અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન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 असीम जय जय कार हो गादा भगवान ना असीम जय जय कार हो गादा भगवान ना असीम जय जय कार हो गादा oh, भगवान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 અસીમ જય જય કાર ભગવા હસીમ જય જય કાર ભગવાસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર દગવા ના હસીમ જય જયકાર દા ભગવાના અસીમ જય જયકાર હો દા ભ અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભલે જ નીકળી જા હા નીકળી જા હા થોડી વાર બે પાંચ મિનિટ જેટલું બેસાયેલું નીકળી જ હા ટાઈમ થાય નીકળી જવાનું તારે શું નામ હે રોન અચ્છા જય સચિદા જય સચ્ચિદાન કઈ વાંધો નહીં કંઈ વાંધો એને થોડો વખત જશે હશે તારો ટાઈમ થાય એટલે નીકળી જશે હા ભાઈ હા એ પહેલું કામ એ ટાઈમ નહીં ચૂકવાનો ટાઈમ કોઈ દિવસ આપણાથી ચૂકાય નહીં કારણ કે એ ટાઈમથી બંધેલા છીએ આપણે એને વ્યવહાર કાળ કે છે શું કે છે એટલે એ ટાઈમનો ટકોરો વાગે એટલે ટકોરાને આપણે ધ્યાન આપવું જ પડે ત્યાં આગળ પરંતુ એ બહુ ધીમે ધીમે ધીમે ધીમે આપણને સમજણ પડશે આપણા જીવનમાં આપણે જૂની આદતોથી એવા જ આ શરીરથી ટઈ ગયેલા છે જીવવા માટે એનો ટકોરો જલ્દી સંભળાતો નથી ટાઈમનો એનો ટકોરો બહુ ઝીણો હોય છે એને ઉદયકાળ કહે છે ઉદયકાળ કેવો કાળ ઉદય કાળે જ વ્યવહારકાર છે તીર્થંકરો નહીં હોય છે કેવા જ્ઞાન સુધી હોય આ તો કેવા જ્ઞાન થઈ ગયા પછી પણ હોય સિદ્ધ ગતિ હોય ત્યાં સુધી રહેવાનું સમજાયું કે નહીં પછી ઉદય નીકળી ગયો છેલ્લામાં છેલ્લું દાદા કહે છે ને છેલ્લી ભૂલ જોઈએ આપણે એટલે તરત જ એના ઉદયમાં જ નીકળ્યા એટલે બધા ઉદયમાં જ નીકળી ગયા જવું ત્યારે કેવા થાય અને પછી દેહથી છૂટવા માટે એનું પાછું હમ તે વખતે કશું કરવું જ ના પડે કારણ કે આપણે પૂતગલ ને પૂતગલની ક્રિયાઓથી એટલા બધા છૂટી ગયેલા હઈએ શું કહ્યું આપણે અ કરતા બહુ અત્યારે પણ અકર્તા બોલાય છે ને સમજવા જેવી વાત છે હમ બહુ સમજવાની વાત છે એટલે અમારે અમીન સાહેબ ઘણી વખતે કહે કે આ અક્રમ વિજ્ઞાન આપણું ઇનર સાયન્સ આજે આ અદભુત આશ્ચર્ય સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે એ આખું બધાને જે પ્રાપ્ત થયું દરેકને અંદરથી જોજો કે સેલ્ફ એક્ટિવ છે એવું કહે છે અમીન સાહેબ એ બહુ સરસ શબ્દ વાપર્યો છે એમને સેલ્ફ એક્ટિવ એ સ્વયં સ્વયં પોતે પોતાનું કરનારું છે સમજાયું ને સેલ્ફ એક્ટિવ શબ્દ બેવ રીતે વપરાય એ તો રિયલ સેલ્ફમાં આવે અને રિલેટિવ સેલ્ફમાં પણ આવે રિયલ સેલ્ફમાં આપણે એને સમજવાનું છે શું કહ્યું કારણ કે તત્વ માત્ર એક્ટિવ હોવું જોઈએ તત્વ માત્ર એક્ટિવ હોય એક્ટિવ હોય નહીં અને પરિણ પરિણમનશીલતા એની હોય નહીં તો આ જગત જગતના સ્વભાવથી હોય નહીં કોઈ દિવસે અને જગતની અસ્થિ જ આ સૂચવે છે આપણને આત્માની અસ્થિ આવો સુંદર બહેનાવો આત્માની અસ્થિ ભગવાનની અસ્થિ આપણને આ સમજાય એવી છે આજના ભૌતિક વિગ્રામમાં જગતને અને યુનિવર્સને બ્રહ્માંડને સમજવા માટે બહુ માથાકૂંટો કરે છે બધા વિચારકો ઘણા બધા ફિલોસોફરો વિચારકો બહુ બહુ ઊંડા ઉતર્યા છે બધી જ જગ્યાએ બધા ક્ષેત્રે છતાં એના પ્રમાણ પામી શકાય નથી એટલે ભારતમાં આપણા આર્યાવર્ત આ પ્રદેશમાં શું આર્યવર્ત પ્રદેશ એટલે જ્યાં આર્ય એટલે કે અંદરથી સમજવા માટેનું જીવન ચાલ્યા કરે છે અને અંતર્મુખ થવા માટેના જીવનો છે બધા બહારથી જીવે છે છતાં પણ એ બધા આર્યન વે ઓફ લિવિંગ છે અંદર અંતર્મુખ જવા માટે બહારથી અંદર જવા માટે જ્યારે આપણે અંદરથી દાદાએ સ્વાદ આપ્યો અનુભવ કરાયો લક્ષ બેસા દીધું પ્રતિતી ખુલ્લી છે અને પ્રતિ આગળ વધી વધી ના છે કેટલી બધી થઈ પ્રજ્ઞા બધા મહાત્માઓને કેવી સુંદર કામ કરતી થઈ રહી છે દરેકને કંઈનું કંઈ તો અનુભવ થાય સ્વાદ આવ્યો નહીં પોતાના શરીરના અનુભવ કોઈ દરેકના સ્વાદ આવે કારણ કે આજે તો આ અવસ્થાઓનો મારો એટલો બધો છે કે આપણું અંતઃકરણ મન બુદ્ધિ ચિત્તને અહંકાર અને ચિત્ત તો ખાસ એટલે એટલું બધું વેરાઈ ગયેલું છે પરંતુ એનો વ્યાપ જે અનંત સ્વરૂપે હતો ને એ આખું એમાંથી આપણે દાદાએ મુક્ત કર્યા આ બહુ મોટું એમનું યોગદાન છે જબરજસ્ત એટલે તેમને તરણ તારણ હા યોગ અને એમને પુરુષોત્તમ પુરુષ કહે છે એમને પોતે જ પોતાના પોતાનામાં પુરુષોત્તમ પુરુષના દર્શન કર્યા અને આપણને એમ પટેલના દેહ મારફતે એમના નિમિત્તે કરીને બધાને લાભ મળ્યો આ બધો એમને આપ્યું કશું નથી આપણને પણ આપણે તો કહેવું જ પડે કે એમને આપ્યું આપણે ના કહીએ પાછા આપણે એમના સહેબ થઈ જઈએ એવું નથી થવું ખરું કે નહીં અને કોઈના સહેબ થવામાં શું મજા છે સ્વાદ તો કાઢ્યો હશે ને બધાએ બધાએ સ્વાદ નહીં મળ્યો હોય કોઈને સાહેબ થવા ગયેલા બધા સ્વાદ ના મળ્યો હોય દરેકના મળે બાકી બચી શીખવાડે એવું છે આજે નાના જંતુ પ્રાણી બધા શીખવાડી શકે છે દાદાજી એક તો જે શાસ્ત્ર અમે વાંચીએ ઉદય કર્મ અને ઉદયકાળ આ બે વસ્તુ એક કે જુદી જુદી જુદી ઉદયકર્મ સત્તામાં હોય ઉદય કર્મ સત્તામાં અને ઉદય કાળ હોય વિપાક થાય વિપાક થાય એનો એ કર્મ ફળ છે ને પાકે ફળ છે બરાબર કુદરતી પાકેલું હોય ને પછી એને કોઈ પાડવું ના પડે કુદરતી ના પાડવું પવનને પણ ના પાડવું પડે એ પડી જાય નીચે પણ આવું બહુ રેર બને છે આજે આપણા જમાનો એટલો બધો ઉતાવળીઓ થઈ ગયો છે બધું જલ્દી જલ્દી ફળ ખાઈ લેવા માટે બધાને ઉતાવળ હોય બહુ છે શું એટલે બે જુદી વસ્તુ છે પરંતુ છે એનો પર્યાય એક જ છે બધો એનો અર્થ સૂચક એક જ છે એક સત્તામાં છે અને વિપાક આવે છે એટલે ઉદય એટલે હાજર થાય છે તમારી સામે એ ફળ તે ફળ તમે સ્વીકારો તો તમારું થઈ જાય ના સ્વીકારો તે કુદરતી ફળ સમજાય હા બસ કર્મ ફળ એટલે ભુક્તા ભાવ કહેવાય ને ત્યાં ભૂખતા ભાવથી થયા છે ને આપણે તો એટલે અક્રમ માર્ગમાં ભોગતાભાવથી મુક્ત થાય એ બહુ મોટું મહત્માઓ માટે છે અને આજ્ઞાધર્મ આપણને આ જ સમજ આપે છે આજ્ઞાધર્મ ભોગતાભાવ એટલે કે જે સત્તામાં કર્મો પડ્યા છે આ મન વચનકા જે કર્મકૃત શરીર છે આપણું આગળના કારણોથી અજ્ઞાન કારણોથી વિભાવિક ભાવોથી એમાંથી આ શરીરમાંથી આપણે આ બે દ્રષ્ટિ જેટલી બધી સાબુત થતી જતી જાય આપણને ફાઇલના સંબંધમાં પોતાની જ ફાઇલવાના સંબંધમાં ફાઇલો કહીએ એટલે આપણાથી બીજા એવું ના સમજાય પરંતુ શરીરે આપણાથી બીજું એટલું સમજાય પછી આપણને ફાઇલો બીજા છે રીતે સમજી શકાશે નહીં તો એટલું સહેલું નથી સમજાવવું ફાઇલ શબ્દ બહુ સુંદર મૂક્યો દાદા એવો સુંદર દીકરો છે બહુ સુંદર મૂક્યો પણ એટલું જલ્દી પકડાય એવું નથી ફાઇલ બોલવાથી અને ફાઇલ બોલવા માટે છે જ નહીં એ વસ્તુ સમજવા માટે છે સમજાવ્યું ને અને પોતે પોતાના માટે કે એકલો બેઠો ગજબ નહી ફાઇલ વાહ એટલે પોતે પોતાના ફાઇલ સ્વરૂપે પોતાની જો જ મજા આવે એને એને કોઈ વખત રડવું આવે કોઈ વખત હસવું આવે તો થાય ત્યારે બધું એટલે આ સેલ્ફ બધું નાટક કરી લેવા જેવું છે કેવું હમ સેલ્ફ નાટક ને સેલ્ફ એક્ટિંગ સમજાયું ને પણ એ સેલ્ફ એક્ટિંગ આપણને પ્રજ્ઞા કરાવે આપણી શક્તિ નથી કરી શકીએ શું નાટક છે આખો વ્યવહાર પણ આપણાની એવી શક્તિ નથી કે આપણે નાટક કરી શકીએ નાટક સ્વરૂપે જીવી શકીએ ખરા પણ એ પ્રજ્ઞા શક્તિ હોય નહીં એ જીવાડે નહીં આપણને અને આપણે ના જીવી શકીએ એટલે પ્રજ્ઞાની આપણી સિન્સિયાટી ટોટલ અને ત્યાં આગળ આપણું સમર્પણતા એ આપણું કામ છે આપણે દાદા ભગવાનને હાજર હતા ત્યારે એમને સમર્પણ થયા નાની પુરુષને સમર્પણ થાય છે તે દેહ સમર્પણ નથી થતો શું કહ્યું હ પણ જ્ઞાની પુરુષ જે સમર્પણને સ્વીકારે છે એટલું જ સમર્પણ થાય છે આ જ્ઞાની પુરુષને એવું નથી આ સમર્પણ સ્વીકારું છું પાછું તારે જે જ્ઞાની પુરુષ કહેવાય ને તો નહીં સમજવ્યું ને સત્પુરુષ કહેવાય સત સતને પ્રાપ્ત થયા સત્પુરુષ એટલે એ જ હોય બધા જ જ્ઞાની જ હોય પરંતુ જ્યાં અનુભવ પ્રમાણથી આખું ખુલ્લું થયું છે બધી જ રીતે બધા વ્યવહારો છે ઉદય કર્મ ઉદય પેલું એક વ્યવહાર સમખીતી જાગૃતિ હોય છે અને એમાં જાગૃતિનો ઉત્કૃષ્ટ પ્રકાર કોણ હોય છે કે એવા વિરલ પુરુષ હોય કે જે પોતાએ પોતાના શરીર સાથે જીવતા હોય છતાં હું આત્મા ખાતર બ્રહ્મ ખાતર જીવી રહ્યો છું અને બ્રહ્મ શું છે સમજવું છે મેં પ્રાપ્ત કરવું છે એ એના કરતા એક હોય છે ના એ તો બહુ ક્ષયોત કહેવાય એને બહુ ઓછું સંકેત છે ક્ષય અમુક કરવો ક્ષય કરી શકે છે એવી વિરલ પુરુષ છે શક્તિ કરતા ક્ષય કરી શકે છે હ અને આ શ્રીમદજી એ જ પુરુષ હતા આજે મારું પાછી એક જ થયા છે એવા અને આગળ હતા વીરચંદ ગાંધી હતા પણ એ શ્રીમદજીનું લેવલ તો ન પણ એ લગભગ નજીકનું વીરચંદ ગાંધી એટલે સ્વામી વિવેકાનંદ પહેલી વખત ગયા જ શિકાગોમાં ધર્મસભામાં પહેલી ધર્મસભામાં વિશ્વ વિશ્વ ધર્મસભા તેની સાથે હતા જૈંત જૈંત એમના તરફથી આ ગાંધી હતા બંને સરખા હતા શું પણ વીરચંદ ગાંધી આપણે જૈન એટલે સાંપ્રદાયિક દ્રષ્ટિથી જૈન ધર્મ થઈ ગયો ને એટલે એની ઓળખ બધા બહાર વધારે ના આવી જ્યારે હિન્દુધર્મનું પ્રમાણ બહુ વિસ્તાર ઘણો મોટો છે એટલે વેદાંત ઉપનિષદ આ તે બધું આવ્યું અને ત્યાર પછી બધા શંકરાચાર્ય બ્રહ્મસૂત્રનું બધું ઘણું બધું આવ્યું એના કારણે એનો વિસ્તાર મોટો થયો અને જગતમાં પણ એનો વ્યાપ થયો જ્યારે જૈન દર્શન જે મૂળ દર્શન છે એનો એટલો વ્યાપ ના થઈ શક્યો એને સમજ આપનારા બધા એવા નીકળ્યા એ વીરચંદ ગાંધીએ તે વખતે બહુ સુંદર આપ્યું હતું એવા આપણા પર એલિગેશન્સ થતા હિન્દુ ભારતના ધર્મો ઉપર તેમાં એક બિશપ ક્રિશ્ચન એ બોલ્યા બોલ્યા હતા તે એમને સાંભળી લીધું અને પછી એમને જાહેરમાં બોલ્યા એવી હિંમત હતી એની વીરચંદ ગાંધીની એ એટલું જ જીવ્યા હતા બહુ નહીં એ ચોત્રી એટલા જ વર્ષમાં હતા હમ એ બધા ખબર હશે કુમારપાલ લખે જ કહ્યું બધા આવે છે પેપરમાં મેદાસીનતા હોય એ વખતે કે આમ તો પછી થોડુંક થોડુંક એમાં એ રીતે જાય છે આપણું જાણવા આપવામાં સમજાયું ને અને ઉદાસીનતા હોય એમાં આપણે દ્રષ્ટા તરીકે દ્રષ્ટા રહેવું નથી પડતું એ સહજ રહે છે સહજ એટલે જેટલી સાહજિકતા આવે આપણામાં એટલું એ બન્યા કરે બધું બાકી જ્ઞાતા દ્રષ્ટા આપણા બધામાં છે નથી એવું છે જ નહીં પણ આપણે દરેકને પોતપોતાને પોતાને કેવી રીતે કામ કરે છે એ સમજવાની જરૂર છે આપણે જ પોતે પોતાના મન વચનકાના વ્યવહારોમાં એ અને બધાની સાથે રહેવાનું એટલે આ કાળમાં તો છે કે બહુ વસ્તીના છે નહીં વધારે શું કે વધારે पाशी अंदर बहु ओछी पेश अंदर तो वस्ती आम कह बिलकुल हो कहू कहू सम बराबर अंदर एट्ल कहे महात्मा तो आप पुत्र પરિદેશ પેલા છે આપડે ભદ્રમ આ બોલાવલ એ પૂતગલ નો સ્વભાવ છે પૂતગલ પૂતગલ નું કામ કરી રહ્યા છે શું અને પૂતગલ પૂતગલ કામ સાહેબ ના કરે ને તો આ જગતમાં કોઈ પ્રગતિ જ ના પામે ભૂતગલ જ ભૂતગલનું કામ કરે છે અહીંયા આગળ નિમિત્ત નૈમિતતાનો આખો સિદ્ધાંત આવે છે નિમિત્ત નૈમિતતા ખ્યાલ આવ્યો ને ભગવાનના વચનો જેટલા બધા સુંદર છે કે એને આજે દાદા ભગવાનને જે સાદી ભાષામાં એક સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં કોઈ પણ વ્યક્તિ સમજી શકે શું એમાં એને બહુ મોટું ભણતરની જરૂર છે જ નહીં કે બહુ મોટા ભણ્યા તો ના ના ખ્યાલ આવે ને એટલું સરળ કરી દીધું છે દાદા એ પણ શાસ્ત્રોમાં જે ગૂંથું છે એ સમજવા માટે એ બૌદ્ધિક રીતે ગૂઠ જરૂર બૌદ્ધિક રીતે અસલ શાસ્ત્રો તો રહ્યા નથી પણ અસલમાંથી જેટલું રહ્યું એના ઉપર બધો વિસ્તાર કર્યો એમને બહુ થોડું રહ્યું હતું એમાં વિસ્તાર ઘણો મોટો થયો એ વિસ્તાર થયો એમાં બૌદ્ધિક નીકળ્યું છે એટલે સિદ્ધાંત સચવા સાચવે એના માટે પરંતુ એ બધું બૌદ્ધિક છે એટલા માટે એ ઓરિજિનલ મૌલિક ના કહી શકાય શું કહ્યું અને એટલા માટે જ કહ્યું કે આગમ ગમ ના આપી શકે શું કહ્યું પણ ગમ પામેલા બધા આગમ હું એની હાજર થઈ જાય અબ્દુલમાં બધા જ એને વાંચવા જવું ના પડે બધું રસ રસ છે ને જેને રસ કહીએ છીએ આપડેગર નો રસ રસાવાદ એ મોટા મોટું આપણને તેઓના સ્વભાવ સ્વરૂપે કામ કરે છે એ રસ ગર્વ ને જ મુખ્ય રસ કયો છે આ પરંતુ ગર્વ શબ્દ એવો છે એમાં કૃપાળુ દેવ બહુ સુંદર એમને બહાર કાઢ્યું ઉદય કર્મ નો ગર્વ એ બધા એક ક્રમ માર્ગમાં કરતા ભાવમાં આટલી ઊંચી દશા એમની હજી ગજવું એમને પછી તો છેલ્લું છે ને હવે અમે એક અવતાર પામી એ જોઈશું વિશે બહુ બાર પણ એ કરતા ભાવ કેટલો ઊંચો છે એટલે ક્ષયો અને એમના પોતાના વચનો છે પોતાના માટે શ્રીમદજીના કે આ કાળમાં કોઈ એક ક્ષયોમય પુરુષ ના જેવો એવો આ ઉત્તમ ક્ષયો પુરુષ છે અને એ ત્રણેય કારના બધા રહસ્યોને પ્રકાશિત કરી શકે એમ છે છતાં એને ત્રિકાળનું જ્ઞાન નથી આટલું બધું છે તમે જુઓ એમનો એ છ પદનો પત્ર આ આત્મસિદ્ધિશાસ્ત્ર એનું પદ્ય છ પદનો પત્ર ગદ્ય કહેવાય એમાં આખું જૈનશાસ્ત્ર બધું ટૂંકામાં એકદમ અથરીમાં આપી દીધું એમને આત્મસિદ્ધિ બહુ વિસ્તારથી કરવું પડ્યું એટલે પછી એમને પોતે જ વિસ્તાર કર્યો પોતે જ પ્રશ્નો ઊભા કર્યા પોતે જ જવાબ આપ્યા સમજાવ્યું ને ત્યારે પ્રશ્નો એ કર્યા ને એવા કહેવાય બધી રીતે ખ્યાલ આવે ને એટલે ઉદાસીનતા તો બહુ મોટી એ બહુ નજીકનું છે એ વિતરાકતાની ઉદાસીનતા એક સિક્કાની બે બાજુ છે આખી સ્વામી પરમાત્મા ની પહેલી આરતી જે છે પહેલી આરતી સ્વામી ઉદા પરમેશ પામે ઉદાસીન વૃત્તિ વહેર અહિયાંથી રચના થઈ છે ને એટલા માટે આવી લાઈનો ના નીકળે આ શબ્દો ના આવે શું ઉદાસીન વૃત્તિ વહે આરતી બોલતી હોય કે કેટલું સરસ છે તક્ષણ બહુ સંતરાશે એટલે દાદાએ આમ તો સૂચન કરેલું જ છે કે બની શકે આજના ઉતાવાળિયા કારમાં ના કરની ભીડમાં સમય નીકળે ના નીકળે તો પણ આરતીનો સમય કાઢી લેવા જેવો છે દિવસમાં એક વખત તો હોવી જ ઘટે કોઈ કોઈને બહુ એમાં ભાઈ ભાઈ ગયું સવાર સાંજ બે એક કરી દે સવાર સાંજ સુદરબેન કેમ છે આવી તમે અમેરિકા થયા કોણ આવ્યું તમે રાજુબેન બિલકુલ આપની કૃપાથી એ કે છે ફોન કર્યો એનો આવ્યો પહેલા પહેલું દાદાજી ને વાત કરવી દાદા તો આપની કૃપાથી આ નીકળી ગઈ નઈ તો બહુ તકલીફ હતી આવો અજમ નહી જય સચિલાલ તો શું પૂછવું છે કઈ બોલો પદ ચલાવું છે બોલો નાનું પદ લો પછી લઈએ આપણે બેલા છે કે બેલા કોણ છે બેલા સારું છે ને આ કઈ પછી વાત કરીએ હા ધ્યાન આપજે પછી વાત કરું છું તને ત્યાં લખીને આપ્યું છે ને બસ હવે જો આપણે બિહારીયા સ્વામીજી એક જ રાખી છે એકલા આપતા પુત્ર બહુ સરસ અભ્યાસ કરે છે પદો નો જબરજસ્ત એટલે બધી જાતને એમને રાખવા પડે આમાં પેલું કવિરાજે પછી સરસા કર્યું છે સંચય દાદા ભગવંતની વી નામના દાદા ભગવંતની એવી નામના એ ડૂબ્યા શરા વિવાહ એ લાલ તે આભનો ચાંદ લોનો ચાંદ લો એની આંખો અમૃત પ્રેમ ના એની આંખો માં અમૃત પ્રેમના તે ચંદિ ચાંદની નાજ્ઞાની તે ચંદિ ચાંદની આત્મશુદ્ધાત્માની વાત માય તો અવની મામોક્ષ બતાવે આત્મશુદ્ધાત્ માની વાત માં એ તો અવની મા મોક્ષ વાતા વ્યવહાર ને નિશ્ચયની નાવમાં થઈને સુકા નિયમને તરાવે વ્યવહાર ને નિશ્ચય ને શો કમને તરા સંસારિ છતા સાધુ શોહા સંસારિ છતા સાધુ શોહણા વાણી બન શાસ્ત્ર પ્રમાણ વાણી વર્તન શાસ્ત્ર પ્રમા હો અંબા લાલ ત્યા ભનો ચાંદ લો અંબા લાલ ત્યાનો લો પ્રગટ વડ લોગે ગુરસો જ્ઞાન નો શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમા રે પ્રગટ વડ લોગે નો શુદ્ધ જ્ઞાન છ્યા રે વહેતી સરવાણી ઉપ પિતા ના કોઈ ધરા સર્વાણી ઉપદેશો રે પીતા કોઈ ધરા રે સૌના ઉધારે જીવન દયામણા સૌના ઉધારે જીવન દયામણી સંગમેશ્વર નિર્માણી પરમા સંગમેશ્વર નિર્માણી પરમા હો અંબાલાલ તે આભનો ચાંદ લો બાલ તેના જ્ઞાની તે ચંદ ચાંદની હોય ના જ્ઞાની તે ચંદિ ચાંદની ઓરિજિનલ પદ પેલી પેલી પેલા મુક્તિ સુખનું એટલે કવિરાજ ને પોતે વ્યવહારમાં ના વ્યવહાર માંથી કેવા ઊંચક્યા દાદા ઓહો એને એ સંજોગોમાં જે ઉંચકયેલા છે જે સંજોગો શું એટલે પ્રગટ બદલો ઘેગુર શો એટલે કવિરાજા તો કવિરાજ છે ને એટલે આ મૂકે તો ખરી સરખામણીઓ વડનું ઝાડ તો બધાને છે જાણે છે ભારતમાં અમને ખબર નથી આવે કે આ વડનું ઝાડ બધે થતું હશે પણ એ જ હશે કદાચ ઝાડ બધે એ વડ બનયન ટ્રી આફ્રિકામાં હોતા હૈન આફ્રિકામાં આફ્રિકામાં હોતા બન અચ્છા તો આફ્રિકામાં સૌમ્યતા બહુ થાય યાર કે લીમડા બધું ત્યાં થાય છે બીજે ના વેસ્ટર્નમાં નહીં હોતા વેસ્ટર્ન કન્ટ્રી એ બધું ધરતીનું છે આ બધું ધરતી પોતે જીવ છે તો એટલે નહીં તો અનાજ ઉગે કેવી રીતે અનાજ ઉગે કેવી રીતે નહીં તો જીવ ના હોય તો સજીવ ના હોય તો ઊગે કેવી રીતે કહો છે એ પ્રસાદ ઉદ્યોગી ના હોય તો આ જગત જ ના હોત જગત હોત ખરું આ બહુ એક દાદાએ શાસ્ત્રોમાં જે કે ઉલ્લેખ ક્યાંય જગ્યાએ મળે નહીં ભગવાનની વાણીમાં આવ્યું છે પણ બધું એ શાસ્ત્રમાં એ કારને અનુરૂપ હતું એટલે એને વાણીના પગનારા પકડનારા અને એનું તારણ કારીને કોઈને પીરસનાર હોય એવા બહુ હતા નહીં કોઈ એ ચાલ્યું થોડુંક અને પછી ના ચાલ્યું એટલે પછી આ પરોક્ષ થઈ ગયો પરોક્ષ અને ત્યાર પછી ઘણા વખત પછી પરોક્ષતા પછી બધા રાઈ પરોક્ષતા પરોક્ષતા ખોટી નથી એ આપણે પોતે પોતાને ઓળખી લેવા માટેની પરોક્ષતા છે બધી ભારતની પરંતુ દાદા ભગવાને આ કાળમાં જે શક્ય જ ના હોય એ આખું ખુલ્લું કરી દીધું શું એટલે આપણને આખા પરોક્ષ પરોક્ષતામાંથી જ મુક્ત કરાયા અને પોતે મુક્ત થયેલા બધા જ વ્યવહારોમાંથી બધી જ રીતે શું કહ્યું સૌના ઉદ્ધારે જીવન દયામણાં એનો અર્થ શું કરીએ બેદારે જીવન દયામણા કેવા દયામણા એટલે બિચારા દયા દયા ખાવા જેવા હતા એમ હા એટલે દાદા ભગવાન પોતે એમનું જીવન આવું ગયું હતું શું એ જુએ તો એમને બધું આ જ રીતે દુઃખ અમને જોવાય જ નહીં એટલે કઈ એટલે બધું કરી છુડતા કઈ નું કંઈ ચાલો આમ નક્કી જ કરીને નાખ્યું નાનપણ થઈ જતું એમનું તો કે કંઈ ને કંઈ કોઈને કામમાં લાગી જવું કોઈ રીતે કેટલા બધા દ્રષ્ટાંત આયા નથી આયા નાની ઉંમરના કેટલા સરસ સરસ એટલે સંગમેશ્વર નિર્માની પ્રમાણ હું સંગમેશ્વર એવા નિર્માણ સ્વરૂપ થયેલા હતા એમનું પ્રમાણ છે એમનું જુઓ પ્રમાણ કેવું એ પ્રમાણ શબ્દ બહુ બહુ મોટો છે પ્રમાણે એટલે શું કે ટેસ્ટેડ થઈ ગયેલા શું કહ્યું ટેસ્ટેડ થઈ ગયેલા બધી જ રીતે બધા વ્યવહારમાં અને એવા સંત પુરુષોમાં હોય છે પણ બહુ કોક હોય બહુ જૂજ હોય દાયા પુરુષો પણ કોઈ જૂજ કેટલા બધા સંખ્યામાં એક હોય કદાચ અને બહુ થયા જ કરે એવું નહીં પાછું હા ક્યાં ક્યાં હોય બસ આજે આજે તે મુશ્કેલ છે સમજવું બહુ મુશ્કેલ અને હોય તે આ પબ્લિકમાં આવે નહીં બધાને પરિચયમાં નહીં આવે એ એકલા બહી રહેતા કોઈને ખબર ના પડે પણ હોતા નથી મુશ્કેલ છે એટલે હવે આપણે સત્સંગ લઈશું ને બીજા પેલી બહેનાબહેન પૂછે છે બેલા બેન કે જ્ઞાન ના લીધું હોય તેમણે મોક્ષ માર્ગમાં આગળ વધવા શું કરી શકાય જો બેન જ્ઞાન ના લીધું હોય એને મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે આ કળિયુગમાં આપણને મળ્યું છે તે सतयुग् चाले आर्ग मल्यो कलियुगतुग मार्ग अपन ने अपना जीवन में काम में लगे दादा आप, दादा प्राप्त थोड़े ये मार्ग शू कह साधन मार्ग नहीं कहवा सत साधन कहवाई शूँ क्यू साधन सत्युग् चाले तो बड़े साधन रूप है साधन रूप ए क्रिय रूप ए चाल करो चालिया करो चाले क्रियाकार बढ़ू कराया करें एवं है અને સત્સાધનનો માર્ગ છે એ જ્ઞાનકાંડ તરફ લઈ જવાનો માર્ગ છે શું કહ્યું અને જ્ઞાનકાંડમાં લઈ જઈ અને જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એવા સંજોગો બધા ભેગા કરી દે છે એ સત્સાધનોનું બહુ બળ છે આજે આ એટલું જ કામ કરે છે જેવી રીતે પ્રત્યક્ષ કામ કરે એટલું જ બધું કામ કરે એવું છે એટલે આપણા જીવનમાં એના અનુભવ થાય બધા સત્સાધનોના એ અનુભવ પ્રમાણે તમારે જેટલો વ્યવહારિક વિવિધતા હોય એટલી વિવિધતાથી એક જ સત્સાધન ઘણી ઘણી રીતે સમજાવી શકો તમે પાર વગરની રીતે આ ત્રણ મંત્રો એવા છે એમાં સમજાવવાનું એટલું બધું છે પરંતુ એ ભારતમાં વધારે કામ લાગે પરદેશમાં એ સમજાવી શકાય જો એમને આખું જીવવિજ્ઞાન અને આ બધું વિશ્વ અને એની રચના બધું એમને સમજાવવાનું સમજાવી શકો છો તમે ત્રણ મંત્રો પણ બોલો પણ એ ઈચ્છા હોય એવા ઈચ્છુક હોય સમજાવી શકાય ના સમજાવવા ઈચ્છી નહીં શું હમણાં આને પેલા આપણા હર્ષલને મળ્યો ને પેલો અમેરિકન ભાઈ હવે આવતો હોય ભેગો થાય તો હોય ને શકાય એની ઈચ્છા જરૂર છે પેલી બ્રાઝિલવાળી એક સ્પેનિશ લેડી પાસઠ સાડસઠ વરસની તે અમારો પ્રોગ્રામ જરા કાં થયેલો છે થોડોક એટલે રાહ બેઠી કે મને કહો હું ત્યાંથી બ્રાઝિલથી આવી જાઉં છું એટલે મારી જોડે રહેશે એવી જોવા આવીશું તારે એટલી રહી છે ત્રણ મંત્ર આ બધામાં કેટલું હવે બોલો એને આ આ ક્યાં બનેલું આ બ્રાઝિલ ગયેલા આપણા રજ્દીભાઈ મહાત્મા સાહેબ મહાત્મા છે રજનીકાંત પટેલ એ ગયેલા ત્યારે એમને સારો વખત એમની કંપનીના કામે ગયેલા ત્યારે થયેલો તેમાં આ ભેગી થઈ હતી ત્યાં બેવજન આપેલી તરુબેને ગયા વાત તો આનું કર્યા કરે બધાએ એને લાગે ખરું કા છે તો પછી વાત કરી બોલો એટલે એવું આપણે માન ના મા સરખા થઈ જાય તો થાય કદાચ ના હોય પૂતગલ થાય બને કોઈ એવું કાર બો કોઈ કાર ના થઈ શકે જુદા જુદા પૂતગલ એક થવું મુશ્કેલ છે શું મહેસાને શું કહો છો આપ ઘરમાં પણ જુદા હોય અરે દાદા આપતા પુત્રો પડી રેજો તો બીજું કશું કરશો નહીં બહુ મોટો યાદ છે એમને ખ્યાલ છે એટલે સચસાધન છે બેન એ તારે કાંતિભાઈ તો પછી તમે આપતા પુત્ર ટચમાં છો ને જયારે કોઈ ભેગા થઈ જાઓ ત્યારે કહેજો મને બરોબર સમજાવો અને તારું રોજ નું જીવન નું ખોરાક બનાવી દેજે શું કહ્યું ખોરાક પાણી બધું હોય એટલે આજના દુઃખના જે વખત દુઃખ તો બધા કેટલી થોડા પ્રકારના છે કોઈ દુઃખ આવે ને તે દુઃખ ની અસરોથી તને ઓછું કરાવશે મુક્ત જીવન બહુ સુંદર જશે તમારું ધીરુભાઈ એવું છે નામધારી નામ અનામી પણ એ મુક્ત થાય છે છેલ્લે સિદ્ધ થઈ જાય પછી પણ વીર શાસન છે તેમનું નામ તો રહ્યું જ ને એવું છે એટલે નામની બહુ મહત્તા છે અને નથી પણ એટલે છે ને નથી બે પક્ષે આપણે સારી સમજી લઈએ ને તો બહુ કામ થાય પરંતુ છે એ તે પચાવવું એટલું સહેલું નથી હોતું બહુ આકરું છે હમ નહીં તો છે એની પાછળ પડી જાય પાછા એને યશનામ કરમ કહે છે યશનામ કરમ એ બધી રીતે મુક્ત હોય મારા પણ કમ્પ્લીટલી નીકળી ગયું હોય તારે જ થાય નહીં નહીં થાય યશનામ કર્મ હમ જેને આપણે દાદાએ તો પોતાપણું કહ્યું છે પણ આ કારમાં ટોટલી ના નીકળી શકે શું દાદા કહે છે અમારો વ્યવહાર આટલો ચાર ડિગ્રી જ્યારે અમારો બાકી રેલો છે તો આપણે કોણ આપણે દાવો કરી શકીશું કોઈનો અને આપણને પોતાને સમજણ પડે એવું છે કેવી રીતે આ તો હોય છે પરંતુ મહાત્માઓમાં અંશે અંશે બધાને ખીલે તો ખરું જ અંશે અંશે બધાને ખીલે પરંતુ યશનામકર્મ કોને કહેવાય એ તો એક અને જ હોય છે હમ એટલે દાદા ભગવાન આજે નથી તો યશનામક્રમ એમનું કામ કરે છે એટલે મહાત્માઓ એનાથી બધા આનંદમાં છે બધા સમજાયું જેમ રામ નામ કહે છે ને નામ કીર્તન બહુ કે છે આ લોકો નામ કીર્તન મંત્ર નામ કિન જેવી દાદા ભગવાન કરીએ છીએ કૃષ્ણ ભગવાન રામ માટે હોય બધી રીતે હોય છે એવી રીતે એટલે નામ તો બહુ મોટી વસ્તુ છે નમો વિતરા દાદા ભગવાન ના સિમ કારો જય સચિદાનંદ અનુભવ જ્ઞાન સૂત્રો બત્રીસ નંબરની શ્રેણીમાંથી અમને બસો આઠમું સૂત્ર પૂછ્યું છે અને એક એનો વિસ્તાર મોટો છે એટલે એના બે સૂત્ર પૂછે છે એમાં પહેલું એક લઈ લઈએ બસો આઠ જ્ઞાન મળ્યા પછી નામધારી બે રીતે છે બોલો બેન તારે છે ને સત્સાધનથી સમજ પડશે હા પણ એને તું આરાધન કરજે મેં તો તારું ખોરાક પાણી બનાવી દેજે અંદર થી છે એની જોડે રેવાનું અને અંદર હું શુદ્ધાત્મા છું એની જોડે રહેવાનું આ રીતે નામ પર જ છે હવે અંદર તમે તમે પૂછ્યું છે નીચે એને આજ્ઞા પાડવાની નથી કહી એને આજ્ઞા પાડવાની નથી કહી ધીમે ધીમે આજ્ઞા ના આવી જશે ધીમે ધીમે આજ્ઞા ના આવી જશે એટલે આ આપણે પોતે પોતાની રીતે પોતાના શરીર જોડે કેમને રહેવું એની વાત છે આખી દાદા ભગવાન જે રીતે રહ્યા તે રીતે અને એમને તો પોતાના આ સત્સાધનો એટલા માટે આપણને મળ્યા કે એમના જીવનમાંથી વણેલું આ નીકળેલું છે અને એમાંથી આખું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું એની વાત છે આ તો સત્સાધનોની કિંમત કેટલી હશે વિચારો સમજાય છે આ વાત છે હવે આપણા માટે તો સીધું એમને આપી દીધું મહેનત બધી એમને પડી પણ બધું તૈયાર તર્ક બધું આખું બધું એમ અર્ક સ્વરૂપે એટલે તમારે ડાયજેસ્ટ ના કરવું પડે કે પણ ડાયજેસ્ટ થશે તમારાથી એટલે ડાયજેસ્ટ કેવી રીતે થવા આપણે કરી લેવું એની રીત બતાવી દઉં છું એટલે પાંચ આજ્ઞાઓ મૂકીને ડાયજેસ્ટ કરવાની રીત બતાવી દીધી આપણને ડાયજેસ્ટ કરવાની સમજ્યું જે ડાયજેસ્ટ ના થાય તે બધું અને દાદા કહે છે કે અકરમ આ માર્ગ જેવો ખુલ્લો થયો ને વિજ્ઞાન એ રીતે જ ખુલ્લું થયું લોકોને ડાયજેસ્ટ થતું નહોતું પોચતું નહોતું એ બધું મેં ખરીદી લીધું શું કેશ મને બધું નાખો મારી લઈ તો હું તૈયાર છું એના માટે એનો વેપાર મળ્યો એમને શું કહ્યું અને એમને ડાયજેસ્ટ નહોતું થતું લોકોને બહુ ગમતું હતું તો એમને લઈ ગયા બધું આમાં વિજ્ઞાન ખુલ્લું થયું સમજાય બહાર બધા આપણે સ્ક્રેપના વેપારીઓ બંગારના વેપારીઓ તો બહારનો બંગાર એમને બંગાર સ્વરૂપે લાગે એમને આ લીધો અને એમનો બંગાર છે એમને કામમાં લાગે તે બંગારનો એટલે બંગારના વેપારી થઈ ગયા સ્ક્રેપના હે અને આ સ્ક્રેપના તો જબર બહુ એવું ફાઇન નીકળ્યું છે જો એને થોડું વિસ્તાર કરીને સમજાવે ને તો લોકો તરત સમજી જાય કે દાદા ભગવાનનું સ્વરૂપ શું છે શું એક અક્રમ વિજ્ઞાનમાં આવ્યું હતું શાહ સાહેબે કે કાઢ્યું હતું કોઈક જગ્યાએ નીકળ્યું છે આપણી આપતા વાણીઓમાંથી એટલે આ સૂત્ર આટલું લાંબુ છે પણ નામધારી ઉપર છે એટલે કે નામ નામની માયા મન વચન કાયા ભાવક્રમ દ્રવક્રમ નવક્રમ આપણે સમર્પણ કરીએ છીએ સમજાયું ને છતાંય નામ એકદમ સમર્પણ થઈ શકતું નથી નામ કારણ કે નામ આપણને બચ બાળપણથી બચપનથી પુણ્ય લઈને આવ્યા છે છતાં પણ ચારે તરફ આપણે નામ સાથે જન્મ્યા નતા છતાં નામ આપ્યું ના હોય તો એ બાબોન બબલી કંઈને ચલાવી લે બચ્ચી ના બે બધી રીતે ચલાવે પણ પછી કંઈક તો આપવું પડે વ્યવહારમાં સારું ના લાગે છે એટલે વ્યવહારનું નામ આપે તારે પછી ચલાય તે આવી રીતે જીવાય છે એટલી બધી સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ જાય છે આપણને નામની શું કહ્યું સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ જાય છે એ સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી નીકળવા માટે આખું આ કાઢ્યું પરંતુ સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી હવે નીકળવું એને ફાઇલોનો સંભાળવા નિકાલ કહ્યું શું કહ્યું એને તો કહ્યું સાયકોલોજીકલ ઇફેક્ટ તમે જોજો ઘરના કોઈ પણ વ્યવહારમાં જોશો તો એ અસર પડત આવી જાય છે આપણને તો કે નહીં આ થયું ખરું પણ પછી લાગવાનું અરે આ વખત થયું હતું હું ના ઘટે આમ તો પછી શાંતિ બેસે શાંતિથી આપણે મંદિરમાં આપણી જગ્યાએ ક્યાં પણ તારે થોડુંક રહીએ કે હા નહીં હવે ના ચાલે હવે ના એવું ના ના એવું નક્કી કર્યા કર્યા કરે એટલે એમ કરીને ધીમે ધીમે આવી જાય ને એમ એમ તો એકદમ ના આવે સમજાયું ને સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી નીકળવું સહેલું નથી આ તો કહ્યું પણ મન વચન કાયા એની ઇફેક્ટમાંથી ક્યાં નીકળાય છે આપણાથી ના સમજાયું મન વચન કાયા સમજાયું ભાવક્રમ દ્રવ્યક્રમ નોકમ થયું તો આ બહુ સૂક્ષ્મ વિજ્ઞાન થયું પાછું એ તો બહુ સૂક્ષ્મ વિજ્ઞાન થયું અંદરનું વિજ્ઞાન થયું રાખવું ભાવકર્મ દ્રવ્યકર્મ બે એક જ છે પણ ભાવકર્મ છૂટું સાથી પાડ્યું કે જ્યારે જ્ઞાન આપે છે ત્યારે ભાવકર્મથી મુક્ત થવા કરાવવા માટે આપે છે કારણ કે ભાવકર્મ જ સંસારમાં રજા મુખ્ય કારણ છે સમજાયું ને એટલે કરતા ભાવમાં ક્રમિક માર્ગમાં એ ભાવ દ્રવ્યકર્મને જ ભાવકર્મ કહ્યું છે એટલે દ્રવ્યકર્મમાં એ ભાવકર્મ આખું અંદર છે જ એ ક્રમિક માર્ગ બહુ બહુ ક્રમિકમાં આવો છે આ દાદા ભગવાને આ બહુ ઝીણી ફોડ પાડ્યો છે બહુ ઝીણી વાત છે આ હમ જૈન સમાજને એટલું જલ્દી સમજાવવું નથી પણ થોડોક બુદ્ધિ હોય તો બુદ્ધિ સમજાય બુદ્ધિથી આવે તો આપણે બુદ્ધિ જ સમજાવી શકીએ એની બુદ્ધિ એક્સેપ્ટ કરે છે આ એ જૈન કર્મમાં દ્રવ્યક્રમ ક્યાં છે એમાં આવી ગયેલું છે બઉ સરસ છે બહુ સુંદર છે અને અહીંયા આગળ આપણને આખું કુદાય ઉપર જ મૂકી દીધા એટલે હવે તમારા વ્યવહારના સ્ટેપિંગ તમે કરી લોટા પરંતુ તમે નીચેથી ઉપર આવી શકતા જ નતા એકડેથી ચોકડો જ થતો નતો તમારો ચોગડામાં અત્યારે છ પણ તમને મુક્ત કરાવી દીધા છે એટલે ચોગડામાં રહીને પછી ચોકડામાંથી આગળ વધતા જાઓ તમે એટલે રહ્યો વ્યવહાર બધા રહ્યા પણ હવે તમને સાધુ પદમાં મૂકી દીધા છે શું કહ્યું હ તમે સ્વભાવથી તો અટપટ્યા હતા કેવા ના પેલા શું કે છે ભારે શબ્દ છે એમાં આ નામધારી બે રીતે આ રીતે નામધારી બે રીતે એટલે શું કે પ્રજ્ઞાના લેવલે એ વ્યવહાર પક્ષમાં એનો જે વ્યવહાર ભરીને લઈને આવ્યો છે એ વ્યવહાર ખાલી થઈ જાય અને ચોખ્ખો થઈ જાય શું એટલે એનું શરીર એનાથી મુક્ત થાય એટલે એની સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી મુક્ત થાય સમજ્યું એ શરીર મુક્ત શરીર તો જીવવાનું છે તો કેવી રીતે જીવે તો કે કુદરત જીવવાડે એ રીતે કુદરતી વાળે જ રીતે પછી પછી એને પોતે પોતાની તો હું આપનું હું પણ એટલું કામ નહીં કરે પણ અત્યારે એટલું બધું થઈ શકે નથી કે ટોટલી એવી રીતે કામ કરે એટલું તો નથી થઈ શક્યું એટલે દાદા ભગવાન કે જો આ છે પણ એ નાનું છે અત્યારે આ પહેલું શરૂઆત થઈએ જ બહુ મોટી વાત છે શરૂઆત થઈ ન હોય હોય નહીં અને પરિણામ આવે નહીં પરીક્ષામાં બેસીએ નહીં અને રિઝલ્ટ ના આવે નહીં તો રિઝલ્ટ રાહ જોયા જોયા કર્યા કરો તમ તો પરીક્ષામાં બેસીએ નહીં સમજે શરૂઆતના બધા શાસ્ત્રો આવી સાહેબ બધા શાસ્ત્રો આવી ગયા જેટલો વિસ્તાર કરવો થશે જેટલો વિશ્વાસ કરવો થશે એમાં તમારે ટૂંકામાં સમજવું એક જ શબ્દમાં સમજવું હોય તો રોંગ બિલીફ ભ્રાંત માન્યતા એ સમર્પણ થાય છે ભ્રાંત માન્યતા કરેક્ટ અને તમને મૂકી દેવાય છે તમને સમ્યક માન્યતામાં પરંતુ સમ્યક માન્યતા પ્રમાણે તમે મૂકે છે એમની એમનું વચનબળ અને એમની પોતાનું આખું સિદ્ધિ સિદ્ધ બળ કામ કરે છે સિદ્ધિ જે છે પ્રગટ એ કામ કરે છે અને સિદ્ધિ વપરાયવી છે નહીં પાછી આના માટે જ છે એક જ કારણ બસ બીજું કશું જ નહીં ભાવ્ય એટલે કે ભ્રાંતિ નો ભાગ કર્મ નો ભાગ નહીં ભ્રાંતિ નો ભાગ છે તમારો નાખ્યો આખો સિદ્ધાંત તોડ્યો સિદ્ધાંત તોડ્યો કયો પણ આગળ પડે પાછો છેક અઠાણું સુધી જાય નવ્વાણું સુધી પડે પાછું આપણે બધા જઈએ છીએ રીતે એ તો બધું એમાં નક્કી કરાવી દીધું તમને પણ એમને કૃપાથી થયું છે આપડા શું થયું છે એ યશ નામ કામ કર્યું એ જીવતા જીવતા જ કામ કર્યું કારણ કે એમને યશને સ્વીકાર્યું નથી શું કહ્યું મનથી વચનથી કાં તે નથી સ્વીકાર્યો એમનાથી કેટલા બધા કામ થાય બધા કે દાદા તમારીથી આમ થયું તેમ થયું એટલે કે બરાબર છે ભાઈ આમાં તો નહીં સમજો તારો પુણ્યનો યોગ આ થયું થઈ ગયું અને કેટલાના કામો થઈ ગયા બાર વગરમાં અમને કેટલા બધા આવે છે પણ અંદરથી અંદર વસ્તુ જેવી થઈ ગઈ ને કશું સ્વીકારે નહીં આમ જાય પાછું પડે નીકબાર નીકળી જાય એનું આવો તો કાલે તો જાય ને જરા મશીનમાં તો જાય પણ સ્વીકારાય નહીં કશું ખ્યાલ આવ્યો પાર વગરના અનુભવ પાર વગરના હા તો પાર વગરના પ્રતિકારો થાય છે બધા તો પછી સ્વીકાર કેવી રીતે કરવો એનો એક એક પ્રતિકારનો સ્વીકાર કરીએ ને તો ખબર પડે આપણે પેલા નાના નાના શિષ્ય થઈ જઈએ તો વિજ્ઞાન માં બહુ એ બોલી ઉઠે છે થોડુંકર્મી એટલે અમુક ભાષામાં કહીએ છીએ એવું કશું નહીં પણ વ્યવહાર તો એનાય છે ને છોકરા કામ કરે છે મારે નાના શિષ્ય ભાવે છે નિરંતર આપો મને એ બઉ સારું પેલા બદલા ની જોડે રેજો પણ શિષ્ય ભાવે આ બધા ને ગુરુ થઈને ચલાવે છે જોયે એટલું બધું ભરે પડ્યું છે બધું મારો એ મતલબ છે આપડું કેવા દાદા છે આપણને એટલે નામ એટલે કે આ રીતે છે શું આજ્ઞા છે આમાં મુખ્ય હમ આજ્ઞા અજ્ઞાધર્મમાં નામધારી આવી ગયો એટલે આપણે અનામી થયા અનામી થયા પણ હજુ થઈ નથી ગયા એક રૂપાથી પ્રાપ્ત થયા છીએ અનામી અને અનામી પ્રાપ્ત થયા છે એટલે અનામી પદ આપણે જીવવા જીવવાતું જાય તે પ્રજ્ઞા જીવાડશે શું કહ્યું એટલે જીવવાનું તો રહ્યું જીવવાનો ભાગ તો જ પણ પ્રજ્ઞાનો જીવવાનો ભાગ એને કયો ભાગ કહેવાય છે કે પછી આવે એને એને મરણ ના આવે એવો ભાગ એ મરે નહીં પ્રાપ્ત થોકરું ઉભુ થયું દિવ્ય દિવાઈન હા મારુતિ ઉભા થયા સૂર્ય સભાય આદિનાથે માણસોને જંગલિયાતમાંથી માણસ બનાવ્યા એ આદિનાથનું કામ થયું એટલે એમને આદિપુરુષ કહેવાય છે પુરુષ આદિપુરુષ હોય નહીં અને આ જંગલીપણા મનુષ્યો એમાં ડાયા હોય છે ના હોય એવું નહીં પાછા બહુ ઓછો વર્ગ હોય એટલે મોટાભાગે આવું હોય બધું બે મેજોરિટી ચાલી જાય ને બરોબર આજે આપણે આ બધા સમાજમાં આમ થવું છે તેમ થવું છે આવા રહેવું છે ને બધું બહુ છે કોણ કેટલું રહી શકે એ બધા ચોખ્ખા ગમે તેટલું હોય તો બધા વિચાર તો ના રહી શકે સાથી મેજોરિટી કોની છે ના રાખવા દેવા વાળાની એટલે દાદાએ કહ્યું કોઈને જેવો પોતાની હોય છે પેલા ની ભાગ જશે એ સીધો તો કશું કરતા થતો નથી તોય થાય છે સમજાયું ને પ્રેશરમાં બધું સંજોગોના પ્રેશરમાં થાય એટલે અંદર તમે એવું પ્રશ્ન કર્યો છે ના રહે એટલી એટલી સંયમિત થવી કહેવાય કે નહીં સીધી વાત છે આપણું મારા પણ આવે હજુ મારા પણ ભાગ કામ કરે છે ને એટલે હજુ હું પાછું કામ કરે છે ને મારું કામ કરે પણ ડિસ્ચાર્જ ભાગનું છે શું કહ્યું મારું કામ કરે જ કરે છે પણ હું તો બઉ એટલું ના બધા સમજ પડે પણ એ પડવી તો જોઈશે જ ને અંદર કઈ આગળ હજુ કયા કયા ખૂણિયા ભરાઈ પડ્યો છે બઉ મોટો આઈ ગયો પણ એમ કરવાની જરૂર નથી આ તો આજ્ઞા જ છે હવે તમે કશું કરનાર રહ્યા જ નહી તમે તો જો તમે કરનાર હોત તો તમે અત્યારે હોત જ નહીં ને તમે કરી છુટ્યા હોત બધું જ આજ્ઞા ધર્મ છે એ વ્યવહાર થી છો પણ જાણ્યું નહી તમે વ્યવહાર ને તો પણ તમે છો શું તે જાણો નહીં વ્યવહાર કેમ ના જાણો તમે બરોબર છે સમજાયું ને એટલે નિશ્ચય શબ્દ આયો અને વ્યવહારમાં આખા આખી દુનિયામાં બધે નિશ્ચય એટલે ડિસિઝન કરવાનો નિશ્ચય નિશ્ચય કરવાની શક્તિ નક્કી કરો ભાવ બરોબર છે એને નિશ્ચય કર્યો તો નિશ્ચય ઉપર આખું જગત ફર્યા કરે છે એક સેન્ટ્રલમાં ફરે છે પોતાની પોતાની રીતે અને બીજું સરકમ મન વચન કયા ફર ફોર ફરે શુદ્ધાત્મા થયા એટલે બહાર જે વિસ્તાર છે એમાં પ્રજ્ઞા કામ કરી રહી છે બધી રીતે બધાને કેન્દ્રિત કરે છે આપણું ચિત્ત મન બુદ્ધિ ચિત્ત અહંકાર બહાર બધું જતું હોય ચિત્ત એને અનંત એટલે જન્મ જન્મ ભટકાન નીકળી ગયા અને જન્્યોપ ની કમાણી માોકરા થી ના બોલાયું નહી તો આ વ્યવહારમાં બહુ ખોટું દેખાશે તમને જ નુકસાન કરે ખ્યાલ આવ્યો એટલે આ કમાઈ બધી આ બધું કરવાનું બધું આજ્ઞાધર્મ એટલે પ્રજ્ઞા બે કામ કરે ફાઇલ આવી હોય તો તરત જ ચેતવે તમને ધીરુ દીકરો આવ્યો તો ફાઇલ ચેતવે કોણ આવ્યું ધીરુ તો ધીરુ જવાબ આપે અંદર બોલે હા જી બોલાવવાની જરૂર નહીં બરાબર મારા ગુરુજી આયા કરે એવી રીતે થશે તમને પણ અમુક પ્રેક્ટિસ ના પડે ત્યાં સુધી વગર બોલ્યા વગર વગર સ્પંદનો નહીં ત્યાં સુધી આવું બધું કરવું પડે છે માટે દાદા મોટેથી બોલાવે છે મોટેથી બોલે તમારું સાંભળો તમારું મોટા મોટી કળા તો બધા વ્યવહારમાં બધા જાણે છે શાસ્ત્ર જ્ઞાનીઓ બધા સંપ્રદાય માર્ગમાં બધું જ છે બોલનાર કરતા સાંભળનાર થાવ એના પર વધારે ધ્યાન આપો એના પર વિપક્ષ ના આખું નીકળ્યું એવા તો જાત જાતના બધા ધ્યાનો નીકળ્યા પુષ્કળ જાતના ખ્યાલ એટલે પોતાનું બોલેલું પોતે સાંભળે એવું તો ક્યારે બને કિરીટ ખરું કે નહી એ જ વસ્તુ છે ને મોટી તો એટલીસ્ટ હે પેલું અંદરનો માર્ગ તો મળે ને થોડું હા એટલે મોટેથી બોલાવ્યા છે કે હું બોલું છું બોલો તમે કારણ કે આજનો વખત એવો છે કે પેલો બહુ ઘોં કરનારો એવો બધા પરમાણુ ભેગા થયા છે ને તે ઘોંઘાટને નરમ પાડવા માટે આપણે મોટે બોલવું પડે પરમાણુ જ પરમાણુ સર કરી શકે ચાલે છે પૂતગલ પૂતગલ નું કામ કરે છે બગાડે છે આ બધું આજના ધર્મ મેટર હોય તો અમે તેને શોધવા માટે છો તમે સજીવ ને એ લોકો નિર્જીવ ને સજીવ સ્વરૂપે સમજીને કામ કરે છે ના આમાં સજીવતા છે કઈક આ માથાકૂટ નળી છે આખી બધી એ ટાઈમ એવી રીતે ખોરવા ગયા નિર્જીવમાં ટાઈમ ક્યાંથી લાવો છે પૂતગલ ના પરમાણુ જથ્થો છે પૂતગલ ના ગુણો બાર જ છે પાછું પોતાનો સ્વતંત્ર ગુણો છે એ સ્વતંત્ર ગુણ હોય નહિ તો થાય પોતે પોતે થાય પણ એનું કારણ શું એને અમુક મૂળ કારણ કયું મૂળ કારણ મૂળ કારણ એ શું કારણ મૂળ કારણ એટલે જ્ઞાની પુરુષ હજુ રાહ જોઈને બેઠા છો તમે તો એમાં બહુ લાંબુ નીકળે શું એટલે જેને જેટલો વિજ્ઞાન નો રસ એટલે આપણું સાયન્ટિફિક શું કે અંદરથી કંઈક એનું કંઈક કોર કાઢી લેવો બધું છે એટલે પછી આ બધું વિસ્તાર ના રહે એનો એવું વૃત્તિ શું વિજ્ઞાન એટલે દાદા કહેતા કે વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળા હોય જે આ વ્યવહારમાં પણ આટલું ભૌતિક વિજ્ઞાન છે એમાં એને વાત કરીએ ને તો એ પકડી લે જલ્દી પણ એ દિલવાળો હોવો જોઈએ હા પાછો હું સાયન્ટ્રુ છું ચાલે ઓછી એ મુશ્કેલી પડશે પાછી એ બહુ મુશ્કેલી કરે સાખી આઇન્સ્ટાઈન જરાક હું ઓછું હતું એનું પણ હું કામ તો કરી ગયું ને એનું પણ છેલ્લે છેલ્લે નરમ પડ્યું ત્યારે સમજાયું કે આપણે બધું ધારી નથી થઈ શકતું છે ખરું કંઈક એને એને દ્રષ્ટિ શબ્દ વાપર્યો શું વાપર્યો કેવી વાપર્યો હં અને પણ છે કંઈક ફોર્સ છે કંઈક કામ છે કંઈક ફોર્સ છે એ બધું જ બધા લોકો વિચારો કહો કે છે શક્તિ છે કે છે કંઈક હવે દાદા ભગવાન એ શક્તિને નામ તો આપ્યું નહીં પણ એ વ્યવસ્થિત હવે કયું એટલે નામ કેવાય વ્યવસ્થિત બોલો ને નામ કેવાય પૂજગલ શક્તિને સમજાય એટલે પછી ઇંગ્લિશ મૂકવું પડ્યું એમને કે સાયન્ટિફિક કેવું થયો જોવાનું નથી સાયન્ટિફિક થયો છે સાયન્સ હોવું જ એની પાછળ કોઈ પણ વસ્તુ ગમે તે બને શરીર થી અને બને શરીર થી બને તો હું શરીર કોને શરીર ના કહેવાય સાહેબ પછી એના એના સ્વભાવમાં જવા માટેનો પ્રોસેસ ચાલુ થઈ ગયો એટલે બધું કહવાય આ થાય એટલે એનો નિકાલ કરી નાખવો પડે નહી તો આ વ્યવહારમાં બધે અવરું બધું થાય સમજે બધી થાય દાદા શાસ્ત્ર જોઈએ છે ખરા પણ શાસ્ત્ર નો નથી પકડાતો કોઈ રીતે પકડાયું છે નામધારી બહારનો નામધારી સંયમિત થતો જતો જાય સંયમિત થતો જાય એટલે બહારથી બધાને ગમે એવો નહીં પરંતુ એ કુદરતમાં જેવો છે તેવો એટલે કુદરત જેવી રીતે ચલાવે એવો તમે પૂછ્યું છે પછી અંદર નો હિસાબ કરી લઈએ એટલે બધા દેવામાં છૂટીએ નથી સમજાતું પેલા અંદર બહાર નીકળીએ પછી અંદર નો હિસાબ કરી લઈએ શાંત પડે પછી નહીં તો કેમ ના જશો એટલે તમને કયું નાના ગુરુ બનાવી દો તમારે બીજું કોઈ રહ્યું નથી ઘરમાં નાના જોડે રહે એટલે શું કહીએ એવું નહીં બધાય ને એટલે દાદા અમે અમારા જીવનમાં ભૂલો દેખાય છતાં અમે ભૂલો જોવાય ના જોવાય એવી રીતે અમે પ્રયત્નો થઈ રહ્યા છીએ એટલે કે અમે બધાને માણસ છે માણસના સ્વભાવથી છે એટલે નિર્દોષ છે એમાં નિર્દોષિતા છે કર્મના દોષે કરીને દોષિત દેખાય છે એનામાં નિર્દોષિતા છે એવી નિર્દોષિતા એમની દ્રષ્ટિમાં એનું વેદન કર્યું એમને વેદન કયું છું વેદન વેદન શબ્દ બહુ મોટો વેદ ઉપરથી આવ્યો છે સમજો હમ વેદ એટલે કયું વેદકતા વારો કયો હા એ વેદની વાત કરી થયેલું કે આટલી મોટી લોટરી લાગશે ખબર જ નહીં અમને અમને એમ કે વ્યવહાર સંકેત છે બહુ સારી રીતે જીવન જતું હતું એ વ્યવહાર સંકેત કેવાય સાહેબ આ જઈને સંગીત જેવું ખરું બોલે કઈ થી વ્યવહાર સંગીત व्यवहार संगत के वो केव बहुत पुरुष ना होंद ना होते समझ दादा भगवान कहते कहते तो मोक्ष समझ શાસ્ત્ર શું હતું એમની પાસે શું શાસ્ત્ર હતું મોક્ષ સંત પુરુષ કે ભાઈ આવી સેવા કરજે પણ એમને મારે મોક્ષ નથી ખપતો ભગવાન મોક્ષ લઈ જાય મારો ઉપરી ઠર્યો ઉપરી તો બીજો ખસ કે આમ કે મને કેમ પોસાય હવે આને અહંકાર કહેવાય બહુ સમજો તમે આ વાત સમજા જરાય પડશો નહીં છે એમાં આપણે સમજી લેજો બરોબર ધંધો છે તે પૂરું કરી દુઃખ ખુમારી શબ્દ આપણી તારું નામ તો ભૂલી ગયો પાછો આપણી અંજલી ખુમારી શબ્દ બહુ મોટો છે શુદ્ધ ખુમારી શબ્દ શુદ્ધાત્માને લાગુ પડે છે બેન શું કહ્યું એક સમજી લેજો દાદાની ખુમારી કહેતા ખરા પરંતુ એમનું એમ પટેલનું આપણે ખુમારી સ્વરૂપ જોતા હતા પૌદગાલિક એ પૌદગાલિક નહોતું પરંતુ એમની સિદ્ધિ અને એમનું બળ હતું કામ કરતું હતું નિશ્ચય બળ કામ કરતું હતું એ નિશ્ચયબળ જેવું કામ કરે એને ખુમારીનો ભાગ કરાય છે સમજાયું ને બાકી તો દાદાએ જોયું છે બધાએ દાદા કેવી એમ પટેલ કેવા બધા નથી જોયું આપણે બચ્ચાને બચ્ચાને નાના બધા જીવ જંતુ એવી રીતે છે ખુમારી શબ્દ મોટો છે એટલે એને પૂતગળ પક્ષે ના લઈ જવાનો હોય પણ આવા પુરુષ એટલે આપણને સહેજે પેલી ભક્તિ ઉદભ થાય ને એ રીતે આપણે લઈએ એનો વાંધો નથી પરંતુ દાદાએ કહું છે કે છેવટે તો નટુકાએ પૂછ્યું કે દાદા કોઈ વખત તમે કેમ કહીને બેસી જશો તમે નાટક કરતા હતા તો નાટકને બીજું શું છે તારા એટલે બત્રીસ માં પુસ્તકમાંથી એકસો બસો તેરમું સૂત્ર છે બીજું આટલું લઈ લઈએ ભાઈ પતી જાય પછી હું નામધારીમાં રહું તો પાછો નામદારી થઈ જવું પણ હું નામધારી જોડે રહું તો શુદ્ધાર્થમાં ઓટોમેટિક રહે છતાં પેલો ડિસ્ચાર્જ અહંકાર પાવરફુલ રહ્યા કરે એને બળ મળે શક્તિ મળે એને એની શક્તિ નીકળી જવાની છે એની જગ્યાએ શક્તિ અંદર પુરાય પછી અને કોઈક વખતે માથું ઊંચકી લે પછી પરંતુ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી દેશ નિકાલ કરી શકો છો ના સમજે આપણા દેશમાં દેશ નિકાલ ના કરે અને હરીશભાઈ સાહેબ સોમવાર રાખો રાખો રાખો જય સચિદાનંદ સોમવાર હિન્દી થશે હવે પછી નો પરમપૂજ્ય દાદા સત્સંગ સોમવાર આપણે આયોજન કર્યું છે તો હિન્દી ભાષા માટેનો સત્સંગ સોમવારે સહાની ના નિવાસ બી ત્રણસો બે સાફલ્ય પાર્ક લેન્ડ ગોત્રી સેવાસી રોડ એડ્રેસની ચિઠી દાદા ચિત્રપટ પાસેથી પાછળ આપવામાં આવશે રવિવારે આ રવિવારથી ઘણા વખત પછી પાછો कुलिना आनंद जीनानिध्य में अमने कहवा सवार थी साढ़ा आठ सामायिक कार्यक्रम राखोजे महात्मा तरुण भाई पटेल बी बार आध्यापकनगर सोसायटी एम खाते रहें आजनो प्रसादीनामंत्रकों कुसुमबेन गज्जर लंडन चिराग जेसी पटेलना सन अमदावाद ग्रीष्मा रुचिर शुक्ल एना बर्थडे निमित्ते ल्यूसीबेन और मृगेश राजेंद्र भाई देसाई बड़े निमित्त जय सच्चिद શુક્લા સાહેબ ની સાથે કેલનપુરી પાછળ માટે કેતન કેતન તો હમણાં મળજે મને વાત કરું તને ઓકે ડોક્ટર કેતન નીકળી ગયા કઈ વાત નીકળી ગયા જય સચિદાન ચાલો જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા ભગવાનના સિમ જય જય કાર હો દાદા ભગવાન ના અસિમ જય જય કાર ભગવાનના અસીમ જય જય કાર હો દા ભ ભગવાનના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનના સિમ જય જયકાર હો કદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગ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 સિંહ જય હો કાર ભગવા અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનનાસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો ભગવાનના